મંગળ પ્રવચન બે હજાર ચાલીસ ના આ સવાદ ચોથ ને રવિવાર તારીખ ચૌદ દસ ઓગણીસો ચોરાશી રવિવાર ની સભા શ્રી હરે કૃષ્ણા સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો ને અઠ્યોતીરના શ્રાવણવધિ છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા દરબારમાં આથમણે સુદેવ નારાયણ ના મંદિર ની આગળ વિરાજમાન હતા અને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક વાત કરીએ છીએ તે સર્વે સાંભળો અને આ જે વાર્તા કેશું તેમાં એક સાધન કલ્યાણ અર્થે કહેશું જે એકને વિશે મારા જીવ સાથે જડાણી છે જેવી રીતે કામ જે પ્રકૃતિ જેને વિશે મુખ્ય હોય જે પ્રકૃતિને યોગ્ય કરીને પોતાના જીવને કામી ક્રોધિ લોને જેને પરમપદ પામવા ઈચ્છવું તેને કઈક પોતાને વિશે પુરુષાર્થન રાખવું પણ છેકર નાદાર થઈને બેસવું નહીં અને એમ વિચાર કરવો જે अंत करण इंद्रियु, इंद्रियु तो बलवान राजा होने बुद्धिहीन हो પછી એના ઘરના મનુષ્ય હોય તે પણ તેનું વચન માને નહીં પછી એ વાર્તાની જયારે ગામના મનુષ્યને ખબર પડે ત્યારે ગામના પણ કોઈ હુકમ માને નહીં પછી દેશના મનુષ્ય એ સાંભળે ત્યારે દેશના મનુષ્ય પણ કોઈ હુકમ માને નહીં પછી તે રાજા ગ્લાની પામીને અસમર્થ થઈને બેસી રહે અને કોઈ ઉપર હુકમ ચલાવે નહીં રાજા ને ઠેકાણે જીવ છે પરમેશ્વર સન્મુખ રાખવાને ઈચ્છે ત્યારે અંતઃ કરે નહીં અને ઇન્દ્રિય ને વચ રાખવા ઈચ્છે તો ઇન્દ્રિય પણ એને વશ રહે નહીં પછી એ જીવ કાયા નગર ને વિશે રાજા છે તો પણ રાતની પેઠે છે આ જીવના કાયા નગર વિશે પણ જે કામ રાજા નથી તે રાજા થઈને બેસે છે અને એ જીવ નું લેસ માત્ર ચાલવા દેતા નથી માટે જેને કલ્યાણ ને ઈચ્છું તેને એવું નાદાર પણ હું રાખવું નહીં અને જે પ્રકારે પોતાના ઇન્દ્રિયને અંતઃકરણ તે સર્વે પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને ને પોતાના રાજ્યમાં પોતાનો હુકમ ચલાવે પણ રૈયતનો દબાવો દબાય નહીં અને જો રાજા નીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ માને ન માને મારવા મારવાજ માંડે પછી પોતાનો દેશ હોય તે ઉજવળ થઈ જાય અને ત્યાં તો કોઈ હુકમ માને નહીં જેને કરીને પોતે દુઃખીઓની જાણ્યા વિના બે બગાડ થાય છે તેમ જીવ પણ જો રાજનીતિને જાણ્યા વિના કાયા નગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહીં પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ ને પૂછ્યું છે ભગવાન ની કથા સાંભળી ને સ્ત્રોત ને વશ કરવા પણ ગ્રામ્ય વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં તેમ સ્વચ્છ ને તે ભગવાન ને ભગવાન ના જન તેનો સ્પર્શ કરે नेत्रश्वर ने दर्शन करें अखंडा भगवान प्रसादादिक सुगंध ले, ते भगवान ना तेनो ले। कोई इंद्री ने चालवा दे नहीं रीते वर्ते देह रूपी नगर हु कोई फेरवे नही एवी पुरुष प्रयत्न युक्त वर्ते नादारे पेठे त्याग करे कल्याण ने मार्गे चालो यह अतिशयोटो उपाय है पुरुष प्रयत्न रूप जो उपाय सेवधान थी करे तो जेटा कल्याण ने अर्थ साधन है सर्वे पुरुष प्रयत्न रूपी साधन ने विषय आए માટે પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણ ને પણ આ જીવ ની પછી વાત કરી જીવ છે એમાં એક એક કામ ક્રોધ પ્રભા કોઈ વિચાર તો છે નહીં પણ પોતે માની લીધો છે કે હું કામી છું ક્રોધિત છું વાતમાં આપણે બોલી કે ભાઈ મારો આવો ક્રોધ છે મને તમને ખબર કેમ કે ત્યારે આવું થઈ જાય છે એમ પોતે માની લીધેલું છે રેખા દિવાસમાં કોઈ છે નહીં પણ ઇન્દ્રિયો અંતકરણ આ બધા જે અંદર લેતા છે એ એકદમ પોતાનો કબજો જમાવી લીધો જેમ રાજાનું દ્રષ્ટાંતુ કે રાજાનો આધાર હોય તો ઘરના માણા કામ ન કરે ઘરના માણા કામ ન પછી ગામમાં જાણે કે ભાઈ છે નહીં અને પછી ગામના લોકો કંઈ ઇન્દ્રિયો છે એ કામ ન કરે એમ દેશ પછી એવું થઈ જાય પછી આ બધી પ્રજા છે બધી થઈ જાય મજબૂત છે અને એને નાદારપણો થઈ જાય એટલે એ નાદારપણ માટે થઈને એને પુરુષ પ્રજ્ઞા રાખવો જોઈએ એને રાજનીતિ ભણવી જોઈએ રાજનીતિ શું મહારાજ કેમ રાજનીતિ ભણવી તો રાજનીતિમાં ભગવાનનું માય સમજાણીને મનને એકાગ્ર કરીને મૂર્તિમાં જોડે એનું શ્રવણ કરે એનું કીર્તન કરે એના સ્પર્શ સંતોના ભક્તોના રાખે એ રાજનીતિ ભણ્યો હોય તો એનું પછી કાંઈક માને પછી નાદાર ન થાય માણસો એનું નાદારપણનો લાભ ન એવી રીતે રાજનીતિ ભણે તો કામ થાય અને રાજનીતિ ભણવા માટે મારે આવી રીતે કાબુમાં રાખે તો એનો આધાર પણ ત્યાગ થાય અને પોતાનું એક સાધન મળવાનું છે પુરુષ પ્રશ્ન રૂપિ એ કરવું પડે નહીં કરતો બધા એની પર ચઢાઈ જેમ કરે છે અવ્યવસ્થા થઈ જાય છે એનું કોઈ માને નહીં બધા હાન થઈ જાય પુરુષ પ્રશ્ન સાધન એ સર્વે સાધનમાં મુખ્ય સાધન છે પરમ કલ્યાણ પામનું એક કરવાનું છે એ પ્રયત્ન કરવાનો એક માર્ગ નો ઉપયોગી છે પોતે રાજા છે પોતે નિયામક છે બ્રહ્મરૂપ છે આત્મસત્તા રહેવું જોઈએ એ ભાવ દેખાય એટલે નાદાર છે કે સુરવીર છે ઠેકો આપો બરાબર ભગવાન જીવ પોતે કોઈ વિચાર કરતો નથી એટલે આજુબાજુના તત્વો એની ઉપર સ્વાર્થ થઈ જાય છે એમાં વિભાગ પાડીને કહ્યું ઘરના માણસો મન બુદ્ધિ ચિત અને અહંકાર વિચાર છે ઈવડાયું જો એને તાબે હોય એટલે ઇન્દ્રિયો માલિબા જોઈ ને લગભગ ભક્તો કોઈ કરતા નથી ઘરના ક્યાં બાજ ના ક્યા એ નિર્ણય લગભગ હુકમ માનવો જ પડે માન નબળા સંકલ્પ કરે નહી ચિત્ત ભગવાન સિવાય બીજું ચિંતવન કરે નહીં હું ભગવાન નો ભગવાન મારા એ સિવાય કોઈ પદાર્થમાં એક જ નિશ્ચય કરે કે મારે કેબંધ જોડવો છે એ કાયમ જાણી રાખવી ભગવાન મારા હું એનો એ નિશ્ચય કરી રાખવો છે એ સિવાય કોઈ મારું નથી એના ઘરની હરખી રીતી ના હોય હોય તો યાદી આપે અને એમ કરતા ન રેતા એની ઉપાધિ માથે હુકમ લે ઘરની આંખ બીજે તૈયાર તૈયાર થાય જ નહી કાન બીજું સાંભળવા તૈયાર નો થાય જીભ બીજું કરવા તૈયાર નો થાય હોયું તો તમારે જગતમાં ઘરમાં વાતો થતી હોય હવે છોકરા છે છોકરા છે ભલે પાંચ રૂપિયા વાપરે ભલે હરી આવે ભરી આવે પરિણામ શું આવે આજે જગત માં કેવું ગોઠવાઈ ગયું છે છોકરા તો હરે રમે બધું કરે હો ભગવાન ના ભક્ત હોય એને એ માર્ગ ન હોય ના પડી જયારે ઘરના જાણીને છૂટા મેલ્યા ચાલો ને ઘડી જોયા આનંદ થાય છે એ તમારે લડક લગારે છૂટા મેલ્યા એટલે ગામના માણસો ની આજે ભરી જાય રમવામાં દેખાય છે હારે હારે ઠેકાણે મેં જોયું સંત સારા હોય અમારા માયો અને શિષ્ય જરા બધું કામકાજમાં કુશળ હોય એટલે ગુરુ શિષ્ય કરે એને રોકે નહી એવા છૂટા જરાક રાખે એનું પરિણામ સરવાળે અમે નબળું જોયું હોય સરવાળે નબળું જ જોવામાં આવે આ મોક્ષ માર્ગે એવો છે આ ગ્રસ્ત માં તમારા છોકરા હોય એટલે બાપ જાણે કા ખોટું થાય બેટા ત્યાં ન જવાય કે નો ન કે એનું પરિણામ પછી આવે જોવાનું ના કરે મન કે છે કે આ જોવા જેવું છે તો જ જોવાય જોવાય નહી હવે ઈ કેરે શિક્ષણ મેળવ્યું હોય મોક્ષ માર્ગવાને આ સાધનો હતા અંધાકરણ અને ઇન્દ્રિયો આને તું વાપર અને ભગવાન તારી ઉપર રાજી થશે જા દયા કરીને પણ મૂર્ખે અવો ઉપયોગ કર્યો બુદ્ધિ મનપ્રાણા પ્રભુ પણ ઉપયોગ નો કર્યો પણ ઈવડાય કે એમ પોતે આવ્યો બોલી નો બોલો ભગવાને તો બોલા તરીકે વાપરવા આવતા પ્રભુ પ્રભુ એ આવતા પણ હવે જીવ નો વાંક જ્યાં જન્મે છે ઉછળે છે મોટા થાય છે કોણ એને યાદી આપે છે દેખાડે ત્યા તને હેરાન કરશો માર શીખવાડતા છે એમને મંદિરે જાય એ શીખવાડે સારું છે બીજા કરતા એટલું પણ આમાં શીખવાડે છે પછી આડા જેમ કરીને ઘરમાં લાવતો હોય એટલે માવતર રાજી થાય પાપ કરીને લાવે છે એનું માવતર ને કઈ ન હોય લાવ્યો ને એટલે એ કમાવું કેવાય પછી એ રસ્તે જીવને કોણ લાઈન જ આપે છે જગત માં બીજા આપે આજ ઘોર કડી કાઢ મા ઉતર માંડીને છોકરાનો ધણી કોણ હે મા એને ઉછેરે છે બાપ તો ઉછેરતોય નથી હવે બધી ટેવ બદલાવ બદલે તો પુરુષ પ્રયત્ન કરે તો બદલે બદલે સાવધાન થઈને વળગે ને પોતે પોતાનો ગુરુ થઈને કારણ કે જ્યાં જન્મ માઉતરે ભગવાન બતાવ્યા નથી એક નિમિત્ત માત્ર બતાવે ઇન્દ્રિયો અંતર દુશ્મન છે એમ તો કોઈ બતાવ્યું નથી ને હવે જે સમજણ આવી અને તે આટા સાધુ ખોયા તો આટો હશે તો ઓળખાવશે સંતને નામે તો બહુ મળે મહારાજે કહ્યું હવે પોતે પોતાનો ગુરુ થઈ અને જો પુરુષ પ્રયત્ન રાખે તો અમારું વ્યાલય ન કરે અંધાકરણ સંકલ્પ કરે એને કેવો ખબરદાર સંકલ્પ કર્યા તો સમજાવે એટલે ઇન્દ્રિયો નરે આને દબાવે એટલે ઓલારો ખાઈ જાય તમે છોકરા નબળી ભાઈ બંધાઈ કરતા હોય આપણે દેખતા હોય આપણા છોકરાને યાદી આપીએ જો બેઠાની બેઠે નો જઈશો ત્યાં ન જવાય આપણે આ ભગવાન ના માર્ગ માં વિરોધી વસ્તુને ઓળખી રાખવી જોઈએ પણ ઓળખાવ નાર નથી એ આનો કોઈ નો વાક નથી ઓળખાવ એવો ઘોર કવિ કાળા એવો ના જ આવ્યો છે લગભગ આપણે સત્સંગી હોય સાધુ ને ઓળખસ હોય હવે કેવી રીતે એને મોક્ષ નો માર્ગ અછાવે તો કે દર્શન કરીએ એવા કરી આ પણ એનાથી કામ પ્રોતા દોષો પાછા અટશે કોઈ ના હટતા હોય તો બતાવ્યા બતાવવા આ મહારાજ કે પુરુષ પ્રયત્ન રૂબી પુરુષ પ્રયત્નદારી પુરુષ પ્રયત્ન એટલે ખબરદારી ઢીલો નહી તો પુરુષ પ્રયત્ન કહેવાય પુરુષ પ્રયત્ન બોલવાનો શબ્દ નથી હો જ્યાં વિકટ પ્રસંગ આવે ત્યાં પણ ભરાવવા શીખે ટકાય પણ તૂટી ને એટલું મરી જાય એવું છે નહિ એ આવીને ચોટું જોય એમાં તાણે તોય તૂટે નહી હવે એવું આ શરીર ભગવાન રહેતું એમ ભગવાન ઇન્દ્રિયો એ અંતકરણ ને પોતાને કબજે રાખવા શીખ્યા હોય તો અંતકરણ એને મદદ ન કરે પણ અંતકરણ કબજે નથી રે છે તો લાભ મળી જાય છે એની ભેરા ભરી ગયા પછી તને ઓછું થવું જ પડે નાદાર થવું જ પડે કરવું જોઈએ આ માર્ગ જ આવું ભગવાન અક્ષરધામ માંથી અહીંયા આવ્યા એ પૈસા ની પેટી થાપવાય ભાઈ છે એમ ને અંદર તો વિચાર કરે કલ્યાણ થાય ભલે સમય બધો જાય સરવાળો તો પસ્તાવાસીઓ કઈ છે હાચો માર્ગ ન પકડ્યો મનમુખી ગોખી રેખ્યો એટલે પસ્તાવા સિવાય તો બીજો વખત નો આવે બોલે છો કાર્તિક મહિને કણબી ડાયો શું કાર્તિક મહિને કણબી ડાયો કાર્તિક મહિને કરણબી ગરું ભૂલ કરી આ ખેતર માં જો કોણ વાયુ હોત આ ખેતર માં બાજરો વા્યો હોત આ ખેતર માં મગફળી વિચાર ન કર્યો હવના ઘર આવવા મંડ તે વિચાર કરે કે આ જીવ શરીર જાન હાથમાં છે ત્યાં લગી તો વિચારો જ્યાં લગી શરીર હાથમાં ત્યાં ઇન્દ્રિયો અંધ કરનો ગુલામ થઈને કર્મ થઈ કરી પછી વૃદ્ધાવસ્થા આવી ત્યારે ડાયો થાય પણ એ કોક વાત કરે બાકી તો અલગ મલક નું ઓગાળ તો હોય ઓગાળો ઢોર છે વરખ વર્ષ વર્ષ ખાઈ લે ઉચો એમને માલિબા નાખી દે પત્ની ઓગાળે ભગવાન કરતા ઓગાળે ઓગ બેઠા બેઠા એ છોકરાઓ જમ્યા માં સમજો નઈ અમે નાના હતા તમ કરતા ને આમ કરતા આમ ઓગાળવાનું આ ખવાઈ ગયું જેવું કેવું પણ ઓગાળ માં શું આવે ખાધું એ ગો બીજો ભગવાન ભૂલી ને આડા કર્યા એ યાદ આવે છો મહારાજ કહે ભગવાન ના પુરુષ પ્રયત્ન એ બોલવાનો શબ્દ નથી એમાં તો પગ ભરાવતા શીખે ત્યારે પુરુષ પ્રયત્ન કહેવાય કોઈની મોબતમાં દબાય નહીચાવે તો લલચાવી નથી અંધ એ મારે વ્યાજબી છે ગેરવાજબી એનો વિચાર કરી ને કે જ ઇન્દ્રિયો ક્યાં ગૌરે માર્ગે દોરવા તો પગ ભરાવે પણ ઇન્દ્રી તાણે તો હાલે નહીં એની ભેળો ક્યારે એ પુરુષ પ્રયત્ન પુરુષ પ્રયત્ન કરીએ છીએ પણ ભરાવતા શીખકો ને આમ જોવાનું કઈ આવ્યું હું બીજા જોવા આપણે આમ કરીએ ઈટાણે પુરુષ પ્રયત્ન ભલે જોવે મારે ન જોવાય ભરાવતા શીખ ખવાનું આવ્યું નહી ત્યારે પુરુષ પ્રયત્ન કેવાય ગમે એવું પડખે આવીને પદાર્થ મેળ્યો હવે એને હાથ ફેરવી ના લીસું બહુ આનો હાથ ફરવા જાય શું એમાં ફેન્ડિંગ કરવું અટકે મારા આત્માના કલ્યાણમાં જોખમરૂપ હોય એને અડવા ન દે કોક આપણને નિંદા કરે તો કબુર એને સહન કરી લે પણ એની ભેળું ભતું હશે પ્રહલાદજી કોણ ભેળું હતું એમ હ્રુવજી ને કોણ ભેળું હતું અને આ સિંગ હોય ને સિંગ હાવા એના ટોળા હોય ને ભાઈ ને અરે બકરાને ચાર વાય કઈ સિંઘ ને ચાર હશે કોઈ દી એ કોઈ ચાર વાતો જ નથી જો ભગવાન નો ભક્ત થાય તો આ જગત બકરા દેખવા એની ભેવ ન ભે ઘણા બીજો તો વાંધો ને ઘણા નાચમાં જઈએ ને ત્યારે વળીયા ને બિચારા તકલીફ એટલે લહુ વાય આપણે બીજા તકલીફ ન પડે એમણે એવું જોઈએ ને કોક નું કયું કરવા ન શીખે એ આત્મા પછી પછી સમજવા જેવું છે મા આ ગામ માણસ છે ઇન્દ્રિયો ગામના માણસ ને ભેળા ઘર માણસ ભરી જાય પછી આને નાદાર થવું પડે ભાઈઓ એ બધા એક થઈ જાય એટલે આ જગતા પણ નાદાર થઈ ગયા અને મોક્ષ પાછું માની લીધો એ લીધું દર્શન કરી આવ્યા પાંચ દંડોદ કર્યા પાંચ ફેરવી એટલે મોક્ષ થઈ ગયો શું આ પૂછ્યું છે મોક્ષ થઈ ગયો કઈ કરવાનું જ આ લડાઈ માં બાથવું પડે એ બાજુ ની હારે લડાઈ કોણ લીધે લડાઈ લેતા શીખવી જોઈએ ત્યાર પછી કલ્યાણ વાત કરો આ તો સુખી હોય તો હલો બે હજાર એટલે કલ્યાણ થઈ ગયું તો બધું ગરીબ ખાવા માન માન ખાતો હોય ઈ બે હજાર ખેદી દેવા આવે એટલે એનું કલ્યાણ ન થાય અને અવડું થઈ જાય પ્રસાદ પગ ભરાવે અમારે ભોગીભાઈ હતા વોસ્ટ આ રેલવેમાં હતા મોટા હતા હરિભગત બહુ એકાંત સિદ્ધાંત હતો પ્રસાદ એવો લેવો કે જેનો મો ના બંધાય તો પ્રસાદ એટલે જે હોય એમાંથી તલ જેટલું લઈ જ મોઢામાં ઘણી ફેર અહીંયા આવેલા તું મેં ઓમ જમવાય થી જમારીયે તો અહીંયા પાછું ડબલ કરીને આપી દીએ અને પ્રસાદ આપીએ તો પ્રસાદ નહી ઓકે અને આપણે અમારા કિરા કરે એટલે જ્યાં જાય ત્યાં ઈવડાય જાય એટલે ઈટો ભેડું ભેડું ગયા પછી કોઈ પણ ન જાય જ્યાં જાતો હોય ત્યાં ભેડું આમાં ખબર જ ક્યાં મોક્ષ માર્ગ શું કહેવાય એમાં મહારાજ કે પુરુષાર્થન રાખવાની જરૂર છે ભીડ તો થયા કરશે આયવા કરશે પણ મજબૂત થઈને રહેજાન સ્વામીમાં